જય સ્વામીનારાયણ ગજગોવિંદ ોવિંદોવિંદ ગોવિંદમ કાતે કાંતા ધનગતુલિતા નાસ્તી નિયતા ક્ષણમી સજ્જન સંગતિ ભવતી ભવાર્ણવતરણે નૌકા ભજ ગોવિંદો જગોવિંદો ગોવિંદ આજે ઓગણીસમો શ્લોક કાતે કાંતાધનગત વાતુલકિ તવસ્તી નિયંત અર્થ છે કા એટલે શા માટે એટલે તારી કાંતા એટલે સ્ત્રી ધનગત એટલે ધન સંબંધી સ્ત્રી અને ધન કા શા માટે તું તારી તું વાતુલ व्याकुण जीव जीव जीव हे जीव, हे जीवड़ा तू शाट तारी स्त्री धन वगैरे बाबतो चिंता क्रिया करे कांता धनगत चिंता तू आ स्त्री ने धन दे तू श चिंता करे तव नियंता आ विश्व मई नि तारो कोई शुश्वर नहीं तारो शु कोई धनी नहीं तू शु काम आ बदी चिंता करे क्षण अपी सज्जन एक क्षण नो सत्पुरुष नो समागम एका एट करण एट आ दुख नो दरियागर संसार तरण तरवा नौका साम है जीव तू शा चिंता करे स्त्रीधन वगैरे सत्शंकर गोविंद नु भजन कर भजन कर कारण के तर नौका तैयार शंकराचार्य जी ए चिंता ने विषय बनाने उदबोधन करू बहुज आश्चर्य कारी आम तो जो भज गोविंदन स्त्रोत्र लगभग बदी बाबत भी थी मुकसु नॉर्मली जो कई जुए चिंता लई लीधी ये बहुत मोटी बात है તમને કદાચ ખ્યાલ હશે આ પર્સનાલિટી ડેવલપમેન્ટ એના ક્લાસીસ ચાલતા હોય છે મેનેજમેન્ટના સેમિનાર ચાલતા હોય છે હાઉ ટુ બી સક્સેસ ઇન લાઈફ ઇન બિઝનેસ ઇન એવરી કોઈ પણ ક્ષેત્રમાં એના માટે ઘણા બધા ચાલે છે સેમિનાર પણ એમાં જે વાતો થાય છે લક્ષ્ય નક્કી કરો શ્રદ્ધા રાખો સાતત્ય રાખો ટાઈમ મેનેજ કરો આત્મશ્રદ્ધા રાખો પરાક્રમ રાખો સાહસ કરો હિંમત રાખો પ્રાર્થના કરો એવું બધું ઘણું બધું કહેવામાં આવે છે પોઝિટિવ થિંકિંગ કરો કે તમે થઈ જ ગયા છો કરોડપતિ એમ થઈ જ ગયા છે થઈ જ ગયા છે એમ પોઝિટિવ થિંકિંગ કરો નકાર જરાય ન કરો મને નહીં મળે એમ આવું બધું બઉ શીખવાડે છે પણ એ બિચારો ભાડાની ગાડી લઈને આવ્યો હોય આવી ઘણા વિષયો ઉપર એ વાતો થાય છે કદાચ તમને ફલક ખબર હશે પણ એમાં ક્યાંય ચિંતાની વાત કોઈ કરતું નથી લગભગ ચિંતા ન કરવી એવી વાતો જસ્ટ લગભગ ક્યાંય આવતી નથી ચિંતાને વિષય બનાવીને ઉદબોધન કોઈ સેમિનારમાં થયા હોય અને એના ઉપર બઉ વ્યવસ્થિત વિવેચનો થયા હોય એવું મારી જાણમાં નથી પણ મને બઉ કઈ નજરમાં આવ્યું નથી ખરું કે નહી ક્યાંક અછળ તો ઉલ્લેખ કરી દીધો હોય ભૂલથી તો ભલે બાકી પણ हकीकत मै व्यक्तित्व विकास ना अवरोधक चिंता मूल मूल में चिंता डर न भय चिंता है मूल में चिंता शारीरिक घना दुखों मूल में नसिक दुख मनिद्रा मूल मूल मिंता क्षेत्रों ने टच करे चिंता आ जमा महारो यना विषय बहुत ओछू कहवाये અને આજથી બારસો વર્ષ પહેલા શંકરાચાર્ય ચિંતાને સમજવા જેવી છે ચિંતા છે ડાકણ છે એ બધું ઘણું બધું ભરખી જાય છે કેમ લાગે છે ચિંતા સ્વાભાવિક છે અને માણસ માત્ર ચિંતા પાત્ર માણસ માત્ર ચિંતા પાત્ર તમને એવો કોઈ માણસ નહીં મળે કે જેને જીવનમાં ચિંતાનો અનુભવ ન થયો હોય મને એવા કોક કોક મળ્યા છે કે જેને માથું કેમ દુખે એ ખબર નથી સાઠ સિતેર વર્ષે હજી એને અનુભવ જ નથી થયો માથું દુઃખ એટલે શું થાય પણ ચિંતા નો અનુભવ ન હોય હા ભલે થોડીક વારમાં પછી ખંખેરી નાખે એ અલગ વાત છે આમ કરીને કાઢી નાખે આ વાત લાવો બે લાવો એક બીડી લાવો ખેરી નાખે આ મેડીનું કીધું પણ પછી પાછું એનાથી દસ ગણું થઈને આવતું છે એટલે કઈ ધંધા કરવા જેવા નહીં વળી પાછા કે આ તો એવું કહે છે પણ આ બધું એમ ચિંતા ન અનુભવી હોય એવો માણસ મળે નહી આવી હોય તો थोड़ी वर में खंखेरी ना अलग वस्तु चिंता ना अनुभ बदाने हो चिंता एट हमेशा भविष्य चिंता भविष्यवादीज हो भूतकाल ना शोक के हर्ष हो चिंता होविष्यवाद भविष्य काल वाचक है એ પાંચ મુખ વાળી છે ચિંતા ચિંતા એટલે એના પાંચ મોડા શું થશે કેમ થશે ક્યારે થશે ક્યાં થશે કોણ કરશે આ પાંચ મોઢા છે બસ આવું મંડે થવા એટલે તરત એ ચિંતાનું મોઢું બહાર આવ્યું છે હવે શું થશે ક્યારે થશે क्या था के पांचमोटा वाले जमजना त्यार चिंता वल गी वर्गी समझना जारे त्यार चिंता गी वर्गी अर्थ शू समण साथे चिंता जी अणसमजू चिंता नहीं। हो ने, नहीं बुद्धू हो कहीं नीस वर्ष पहला एक भाई साउथ आफ्रिका दक्षिण आफ्रिका गया पी एव कहता था त्या चर्च म गया तो चर्च मैंने पादरी ने पूछू त्या कंसेशन बॉक्स हो કબુલાત ભૂલની પાપની કબુલાત કરી હળવા થઈ જાય પછી પાદરી બેઠા હોય ને એમાં ખાલી દેખાય એટલું જોયું પાછળ પાદરી બેઠા હોય અને આ પછી એકરાર કરતા હોય કે આમ કર્યું આમ કર્યું ને આવું થયું ને મને આવું થાય છે ને એ બધું કહી દે એટલે પછી હળવા થઈ જાય આવું એ કન્ફેશન બોક્સ ચર્ચમાં પાદરીમાં આ વ્યવસ્થા છે अल्ले पूछू के भूल कबूल समक्ष धोला कादरी के धोड़ा लोग कालाधारे धोला लोग क्या धोड़ा लोग पादरी जवाब है धोला भेला है समझे आई बात समझने थोड़ा भेला भणतर वैध बुद्धि नो विकास बुद्धि तो एनी साथे विचार शक्ति वही आज नो छोकर आपने, आपने कई खबर नहीं पड़ती हो બઉ વિચારતા થઈ ગયા છે બાપા એને છોકરા પૂછ્યું આવો પિન્ટ સ્કૂલ માં તમારું શું ચાલે છે છોકરો કે બાપુજી મેં ક્યારે તમને તમારી ઓફિસ કેમ ચાલે છે પૂછું तो मार्म शु काम मथु मारों ते जु आ जनरेसन तब जु एट आज बहु विचार थी गया कहवा शू के जेटली विचार शक्ति वे एटली चिंता वे જીવન ને ટો આ જે ચેપ્ટર છે ગુરદાદા હતા ને એટલે બ્રાહ્મણ તે શું કરતા હતા બેઠા હતા બીજું કરતા હોય ઓછરીમાં બેઠા બેઠા એ કઈક કરદો હશે એમાં એને ફળિયામાં ઘઉં જુવાર બાજરો કઈક બધું આવ્યું હોય દાન દક્ષિણામાં એ જુદું કરીને કઈક તડકે નાખ્યું હશે ને શું કોરદાદા બેઠા છે ઓસરી કોરે રુદ્રાક્ષ માળા લઈ રામજાને કઈક કરતા એમાં એને બઉ દરવાજા સરખા ન હોય એમાં એક ગાય ઘૂસી ગોરદાદા નું કગાઘુ ધ્યાન હશે છેટા બેઠા હશે ગાય તો સીધો એક તો માંડ માંડ મેળ્યું હોય અને એમાં ગાય મોઢું મારે થોડું તો મારે નહીં એટલે બિચારા ગોર દાદા એકદમ નજર ગઈ તો લાકડી લઈને જવા દીધી ગાય તો હબળીને ભાગી ભાગી તો ખરી પણ પાછી લાકડી ગોતી પાછળ પીડ્યા આવા નવા ઢોર ક્યાંથી ગરી જાય છે પેટનું પૂરું થતું નથી ને એ ગોરદાદા ખીચમાં પાછળ દોડ્યા હવે એ ગાય ભાગી ત્યાંથી જ પાછો રસ્તો ગાય તો ગોથા ખાઈ ગઈ ને આખું શરીર છીન ભીન થઈ ગયું ટ્રક તો નીકળી ગયો પણ ઘોરદાદા બ્રાહ્મણ અને ગોહત્યા થઈ ગાય ભાંભા નાખે થોડી વાર સુધી નાખી નાખી દાદા બ્રાહ્મણ નો દીકરો થઈને ગાય મારી નાખી હવે ગોરદાદાને રાતે ઊંઘ આવે નહી દિવસે ધાન ભાવે નઈ બ્રાહ્મણ નો દીકરો ગાય મારી નાખી અ શિવના મંદિર માં નંદી હોય આ એ બધું કુલ અરા દાદા કૃષ્ણ ને વાલી હવે ગોરદાદા મેળા ચીમડા ઓટલે એકવાર બેઠા હશે આંખમાં આંસુ હેલા જાય ને આમ આઠ દસ દસ દસ થઈ ગયા છે પણ શોક જાય નઈ ગાય મારી નથી કારણ તો એ જ હતા ને તો ત્યાંથી ઘણી વાર યાર કે જમાલભાઈ કસાય નીકળે ગોરદાદા ની પાછળ નીકળે ને રસ્તો એટલે આમ સલામ માલિકતા જાય તો પણ હમણાં છેલ્લા છેલ્લા દિવસો થી જોવે ગયેલા ક્યારેક હોય એટલે પેલા ઉભો રહી ગયો જમાલ કસાય હા ગોરદાદા હમણાં હમણાં તમે કેમ સાવ દુખી થઈ ગયા છો શું કઈ મોટી આપત્તિ આવી ગઈ છે તો કે ભાઈ આપત્તિમાં તો તમને મારે શું કેવું પણ કયો છે મદદ કરીશ પણ તમને દુખી શું કામ થાય હું જોઉં છું તમે કેવા પેહલા હરખ થી બેસતા હું સલામ કરતો મને તમારા સલામ કરીને જાઓ મને આનંદ થતો હવે તમને હું આમ સલામ કરું તો મને દુખ આવતું એવું લાગે છે તો શું છે ત્યારે રડવા માંડ્યા ને કે ભાઈ જમાલ ભાઈ આ તો આવું થઈ ગયું આમ જતું ને તગડ્યું થઈ ગઈ શું હું કઉે જરીક જોલું આવે ને મને ગાય ભાંભળા નાખે છે અંદર ગાય ભાંભડા નાખ્યા કરે છે એ ગાયના ભાંભડા મને જાતા નથી મારી જે રીતે ગાય ભાંભળા નાખે છે જમાલભાઈ કેરદાદા આટલામાં તમે મુંજાઈ મિર્યા ને તો કેટલી ગાયો મારી નાખી છે તમે છે ને જોડ લઈ સંકલ્પ કરીને તમે મને તમારી ગોત મને દઈ ગયો હું લઈ લો મારે તેવી કેટલી ભાંભડા નાખે છે એ વાત એક વધારે ગોરદાદા એ આપી દીધી ગોરદાદા હળવા થઈ ગયા पेलो शु बोलो आट्ली भाभा ना शु विचार गोर चिंता गोरदादा विचारे छो गो तो चिंता विचारे गौ इत्या आटल पाप है आम एर्थ एव नहीं विचारू ना बधु आवश्यक घोरदादा विचारशील पाप पूर्ण्य विचारे हम जो पुर्ण्य विचारिंता है एने तो गवत्या कणतरी मैं मूल मुद्दों समझा शू के विचारे एने चिंता ये विचारे चिंता आ देश विषय विचारी सके एने चिंता थे એ માળું આ પાકિસ્તાન બેઠું બેઠું અહીંયા લાખો કરન્સી નકલી ઘુસાડે છે અર્થતંત્રને તોડે છે ત્રાસવાદીઓનું આ બધું નેટવર્ક કેટલું થઈ ગયું જ્યાં જોવા અસ્ત્ર શસ્ત્રથી આપણે બોમ્બના મોઢા ઉપર બેઠા હોય એવું ક્યારે ક્યાં ક્યાંથી ક્યાં કેટલી સુરક્ષાઓ વધારવી ના કેમ કરુ ખુલ્લે ધમકીઓ મળે તોય કાંઈ થાય નહીં પાકિસ્તાન શસ્ત્રોમાં આગળ વધતું જાય છે વળી એમાં ચીન આજે હાથ મિલાવે છે ચીન પાસે ચારે બાજુ ભરડા લઈ જાય છે કાશ્મીર ને આપણું ગણતું નથી પાકિસ્તાનમાં ગણે છે અરુણાચલ નેપાલ સુધી રોડ બાંધી દીધા છે આમ લંકા બાજુ થાણું નાખી દેવાની તૈયારીમાં છે પાક કાશ્મીર પેલા પાકિસ્તાન કબજાનું પાક કાશ્મીર એમાં એમ મથકો બધું બાંધ્યું છે આ બધું આંખો આમતી બેટની સરહદથી આમ કરી નાખ્યું છે शस्त्र तो के बजारों सर्व कराईनापरता थी गया आ चार बाजू थी देश अंदर केड़े आ शू थे एम विचारे एने चिंता थे હિન્દુ ધર્મ વિશે વિચારી શકે એને ચિંતા થાય કે ભાઈઓ કેટલા દીકરા એક બૌ હોય તો કે દો બહુ હોય તો કે તીન બરોબર ઓલા લોકોના બારા તેરા ભાઈ વિચારે એને ચિંતા થાય કે આ જતે શું મંદિરો ની હાલત થાય શું ધર્મ ની હાલત થાય શું આપડા હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથ બાપ નું થાય વિચારે એને ચિંતા થાય કે આ શું આપણા શાસ્ત્રો વિચારે એને એમ થાય કે ગુજરાતી ભાષા જતી રહેશે વચનામરતા મૂળ અર્થો કેમ પકડાઈ રહેશે આ બધું શું છે આ બધું વિચારે એને થાય કે ભાઈ તમે અંગ્રેજી પાછળ પડ્યા છો તો પડો એનો વાંધો નહીં પણ ઘરમાં કે બીજી ગમે ત્યાં ગુજરાતી વ્યાકરણ સાથે શીખવાડો તોય એને આ વચનામૃતના શબ્દો સમજાય થ્રુઆઉટ ઇંગ્લિશ ભેણ્યા હોય ને તો દાદા ખાચર આવે તો એને ખબર ન પડે આને નામ કહેવાય ખબર ના પડે ને દાદા ખાચર એટલે શું થિંગ શું છે દાદા ખાચર આવો આવો ઇંગ્લિશમાં થ્રુ આઉટ ભણેલો ઇંગ્લિશ મીડિયમ માં પછી મુંબઈ ગયા છે ત્યાં શિવાજી નો સ્ટેચ્યુ ઘોડા ઉપર બેઠેલો ત્યાંના બાપાવાળી ગુજરાતી બધું સમજાવે સમજાવવા માંડ્યા આ શિવાજી તો બહુ પરાક્રમી શિવાજી જેવો કોઈ થાય નઈ ને હિન્દુ ધર્મ બહુ રક્ષણ કર્યું પંદર મિનિટ કીધું પછી છોકરો કે હે પપ્પા તો આ શિવાજી ઉપર ચડી કોણ બેઠું છે હવે એ ઘોડા શિવાજી સમજે લે એના બાપા કપાળ કૂટ્યું કે મારું દુર્ભાગ્ય ચડી બેઠું બીજું શું આ દેશનું આપણું દુર્ભાગ્ય ચડી બેઠું છે આ શિવાજી ઉપર સમજાવીને કે આ વિચારે એને થાય કે મારું આ બધું પૈસાની પાછળ ભાષા આવે એટલે સંસ્કૃતિ ભૂલાઈ જાય ઇંગ્લિશ વગર કોઈ રણી ધણી નબળે દેશનું કોઈ આપણે હિન્દુ છે ઇંગ્લિશ ભલે ને બોલતા હોય પણ આપણો બધો રાજકીય વહીવટ છે એ હિન્દીમાં ન થઈ શકે સાધુ આવ્યા હિન્દીમાં બોલ્યા મેં કીધું તો શું કેમ કરતા છે પણ બોલા જે આવ્યા છે એ ગુજરાતી ઓલરેડી બોલ્યા આ તમારા પેલા પ્રવચન કર્યું એનો અર્થ એ છે ગુજરાતી બરાબર સમજે છે તો હિન્દી ઠોકવાની શું જરૂર હતી એટલે વિચારી શકે તો એને એમ થાય કે હિન્દુ ધર્મ નું શું થશે શાસ્ત્રોનું શું થશે વિચારી શકે એને ચિંતા થાય કે મારું મારું ભવિષ્યનું કેરિયરનું શું એને ચિંતા થાય વિચારી શકે એને ચિંતા થાય કે ચાલો મનુષ્ય દેહ મળ્યો આટલા વૈયા ગયા હજી જો કઈ નહીં કરીએ તો આપડે લખ ઉભી છે મરી જઈશું મોક્ષ કેમ થશે સુખિયા કેમ થશું આ બધી અનેક જાતની સંસ્કૃતિ જન્મ મરણ એમાં આ જન્મ નથી આપણે ભોગવી શકતા એમાંથી નીકળી નથી શકાતું બીજા કેટલાય એવા જન્મમાં ક્યાં ક્યાં દુઃખ ભોગવી મનુષ્ય દેહ વિચાર કરી શકે મનુષ્ય દેહની દુર્લભતાનો શાસ્ત્ર ન્યાય મોટા અનુભવી સંતોના ન્યાય તો એને વિચાર આવે એને ચિંતા થાય કે કરવા જેવું કઈ હજી કરી શક્યા નથી પણ ન વિચારી શકે એને શું કઈ વિચાર થાય એને કઈ ચિંતા થાય મહાભારતનું યુદ્ધ થઈ ગયો ને પેલો હે એને ચિંતા થઈ ગઈ કેટલી ચિંતા થઈ ગઈ અરે મહારાજ આ લોહી ખરડાયેલા રાજભોગ મારે જોઈતા નથી આ તો ભયંકર યુદ્ધ થાય બધા પુરુષો અહિયાં જ છે ભારત બધા સક્ષમ પુરુષો એ જ કપાઈ જાય તો સ્ત્રીઓ આખું તમે વાંચો ગીતા અર્જુને કેવી કેવી ચિંતા વ્યક્ત કરી છે કે આ પુરુષો અણાઈ જાય તો સ્ત્રીઓ વિધવા થઈ જાય વિધવા થયેલી સ્ત્રીઓનું પછી એનું શું अनाचार थे जाए मोटो, जारे थी चुत थे जाए जयल थे तो वर्णशंकर प्रजा थी जाए वर्णशंकर प्रजा थी जाए तो धर्म धरातल पर न रहे पितृन न उद्धार न पिंड को श्राद्धकर्मो करते कर जीवनी गति के लोक में धर्म न स्थापन केम थे एक स्त्री बगड़ी जाए तो के बगड़े आ युद्ध तो महाराज बहुत खराबी कर दे मैं नहीं लड़व क्या क्या सुधी विचार शील अर्जुन चिंता पहुंची मूल समझा शुक्र विचारी चिंता सारी चीज विचारी सके एने चिंता एक बीजू जेटली आकांक्षा अपेक्षा महत्वाकांक्षा આગ્રહ વધારે ચિંતા વધારે ઓળખીયે જયારે ફડાકા હમણાં હમણાં હા બઉ ચિંતામાં પડી ગયા છે એટલે એક વાર સાહસ કરીને આપડે પૂછ્યું કે હમણાં હમણાં તમે કઈ બહુ ખીલતા નથી એમ અરે બઉ ચિંતા છે અડધો તો માથાનો ખોડો ખેડી નાખ્યો બાવ ચિંતા બે આઈથે મંડી જાય શું છે તમારે સારો ધંધો છે બધું સરખું થઈ ગયું છે સેટઅપ છે બધું વેલસેટ છે બધું છે પણ અમારા સંબંધીઓ છે ને કેનેડા રે છે તો મને પછી થયું કે આપણે કેનેડા શિફ્ટ થઈ જઈએ અને ત્યાં બધું ડેવલપ કરીએ એ પછી મેં બધી એ શરૂ કરી એટલે આ પછી મેં કઈ બઉ ધંધા ને કારણ કે આ માળું એવું ગુંજવાઈ ગયું છે કે કોઈ રીતે પતું નથી એ મારે તો ચિંતા થઈ ગઈ છે બઉ ચિંતા અપેક્ષા વધી ગઈ સુખી હતો ને આ કરીને હળ ઉભું કર્યું એટલે નથી કેતા પેટ ચોળીને હુળ ઉભું કરે મહત્વાકા છે પણ હવે અમારા છોકરાઓનું જોવું પડે ને છોકરાઓ ત્યાં એ રીતે ભણ્યા હોય તો આમ એની લાઈફ બની જાય શું અમારી બધાની લાઈફ બગડી ગઈ છે હું હાડકતરી રીતે તું એમને એમ સંભળાવે કે આની બધા બગડી ગઈ છે અને તું આ તારા ભૂંદ્રા જેવા અહિયાં મૂકી દઈશ લાઈવ બગડે બગડી સુધરી જાય જોયું હોય તો તું જોયું હોય તો હાથ ખોઈટ નો છે હાથ ખોઈટ નો એટલે હાથે ખોઈટ જમા હોય બાજરા ડુંડા જેવા પગ હોય આ એકાદશી મૂકે માટલી એવું પેટ હોય લહણ કળી જેવું નાક હોય બાકાના ખોખા જેવા કાન હોય અને ઇન્ડિકેટર તો ચાલુ હોય નાકમાં એ હાથે ખોઈટલો હાથે કરીને ધ્યાન દુઃખી અપેક્ષાઓ મહત્વકાંક્ષાઓ વધી જાય સમજવા જેવા છે આ જીવનને સ્પર્શતા આ બધા મુદ્દાઓ છે એટલે એ ચિંતામાં પડી ગયો છે હવે એને બાય કાઢી કોણ થોડા વખત પેલા છે ને એક છોકરો આટલું કેમ દહી ગયું આમ મેં કીધું ભૂલ ને શું છે અત્યારે મને કે આપણે યાદ શક્તિ વધારવી હોય ને તો શું કરવું જોઈએ છતાં વધેજ આમ આવે છે આમ કે આમ તો પંચોતેર ની એસી ની વચ્ચે તો આવી જાય છે તો પછી શું આવતું લઈને ગયા સ્વામીજી એમાં એવું છે ને મેં એકને પ્રોમિસ કર્યું છે એમાં એમાં શું છે એટલે મને કે તું મેડિકલ માં આવ તો જ હું તારી સાથે મેરેજ કરું મેં કીધું હજી તું ભીંગોરિયા જેવડો છો ને હજી દુધિયા દાંત છે હજી તું બારમું ભણે છે એટલે મેં કીધું યે નેવું ની આસપાસ નીકળી જાય છે મને કહેવાય એ તો ઓલરેડી બહુ સાર્પ બુદ્ધિ છે યાદ શક્તિ તોડી નાખે સામે બઉ હોશિયાર એટલે એ તો નીકળી જ જાય અને ન નીકળે ને તો એના બાપ તો સમૃદ્ધ છે એ તો ડોનેશન એ દઈ દે વીસ પચીસ લાખનું અને મારે તો પોચવું કઠણ છે અને ડોનેશન ના ફાફા છે એટલે સામે છે ને હું તો મુંજી ગયો મારું શું થાય છે મે કીધું આવા જાત જાત ને અમારી પાસે આવતા હોય મેં કીધું હવે એને મૂકીને મેં કીધું તડકે બીજું મને કે શ્વાસ ચડી ગયો એનો મને કે સ્વામી એવું પાત્ર મળે નહી એ તો બીજો શબ્દ બોલો તો હું પાત્ર વાપરું છું એવું ના મળે સ્વામી અને પછી મને કોઈને ત્યાં તો રોવા મળી મને કોઈને ભાવે એમ નહીં કીધું ઘરે કરી આવે તો સ્વામીજી તમે કઈ કરો હું કરું કરું હું એના બાપ ને સમજાવવા જાઉં કે આ ગમે એવો હોય તો એને જમાઈ બનાવો ભલા માણસ મેં કીધું પછી તો ઢીલો પડી ગયો મે નહી પણ હવે છે ને તું મારા કરતો જાય ભગવાન સારું કરે તમે જા મને છો તો હજી ત્રીજો પ્રસંગ કહું તમને થોડા થોડા સેમ્પલ આપીશ કે ક્યાં ક્યાં ચિંતા અપેક્ષા મહત્વ અમુક આગ્રહો પકડાઈ જાય તો માણસ ને ચિંતા વળગી જાય ભયંકર ચૂડેલ વળગી જાય આ બધા બધા નહીં ભૂત વળગતા એમ કેમ વળગે એના બધા કારણો છે તો એક હરિભગતો મનક સામેજી તમે આમ ફ્રી ક્યારે હો મેં કીધું કેમ અત્યારે જ ફ્રી આપડે થોડુંક કામ હોય તો પાંચ મિનિટ ઉભા ઉભા આપડે લઈ લઈએ મને ખબર છે હું સમય આપું પછી જોઈ ને સમય આપડે હાલતા ચાલતા પતાવી દેવા અત્યારે ઉભા ઉભા જ વાત કરી દો એટલે છૂટાય નહી તો ઈ તો નિયત આવીને પલાઠો લાંબો કરીને બે જાય કીધું આ અત્યારે જ લે ને બોલો મને શું કામ હતું કા મારા બાબા મારે તમારી પાસે લાવો છે એને તમે થોડોક સમજાવો મેં તો પણ આમ શું એનું કારણ શું છે કઈ તો સમજાવવાનું નહીં નઈ નઈ હું તમારી પાસે લઈ આવું ને એટલે પછી બધી મેં કીધું મો માથા વગર વાત કરો હવે પછી મને ન આવડતું હોય તો હું એની શું બેસીને વાત કરું તમે મને મુદ્દો આપો કે એને શું પ્રોબ્લેમ છે તમારો મને કહે સામે એવું છે એ ભણી ઉતર્યો છે શું કીધું એને કઈ એવું ભણ્યો નોકરી છે મુંબઈમાં જોયું છે તો બહુ સરસ પરિવાર છે પાત્ર પણ આમ સારું છે અમારા ઘર શોભેવું છે અમારું જ્ઞાતિનું છે અને જ્ઞાતિમય જ્ઞાતિમય અમારે સારું થઈ જાય એવું છે બધી રીતે સારું છે પણ આ ના પાડે છે તો તમે એને કયો એ છે ને એને શું કીધું અમારું ના માને પણ સાધુ નું માને એટલે હું તમારી પાસે લઈ આવું કે ભાઈ મા બાપ કે શીખવા મળી દે ઓ ભાઈ અને કે મા બાપ હિતે શું છે એ જે કરે સારું કરે વિચારી ને કરે એને બુદ્ધિ સૂચતી હોય જિંદગી અનુભવ હોય તું માની લે એને પગલે ચાલે તું સારું થશે મા આશીર્વાદ મળશે શું શું કેવું બધું મને આખું એને શીખવાડ્યું મેં કીધા નહીં વળી પાછા મારી જેટલી હાઈટ આ રંગોળિયા જવો ફર્સ્ટ ક્લાસ એવો સરસ બેઠ મેં કીધું આ બાપા આવું કઈ કે છે તો તમને તકલીફ ન હોય તો શું વાંધો એ રોવા માં બેઠો નિકીત ભાઈ તમે આમાં બે રો માં બાપો લો કે સમજાવો ઓછો છોકરો કે તમે મારા બાપાને સમજાવો મેળા બાપુ લેજે બાપુ કે નાના નાની એને કઈ શિયા નહીં મેં તમે હું કામ બોલો છો તમે સાનું એને બોલવા દો ને તમે એની પાછળ પાછળ ફરો છો મન કે ના ના જો તું શાંતિથી કહી દે તારે બીજી ક્યાંય પણ મન લાગી હોય તો એ રીતે ફેસલો આવી જાય ને તો પછી આમાં બધું સારું છે બધું ઘર સારું છે જ્ઞાતિ સારું છે ફોરવર્ડ છે પૈસા ટકે સુખી છે પાત્ર પણ સારું છે મને કઈ ખોટે નથી દેખાતી કઈ તો તમને વાંધો શું છે પાછો મને મેં કે શું છે કઈ દિવ હું છૂટું એટલે મને કહે પણ હું એને આમ જાઉં છું બધું જોઉં છું બધું બરાબર છે પણ મને અંદર હું એને સુખી નહીં કરીને સુખી નહીં કરી શકું તમને એવું કેમ લાગે તો ખબર નથી પણ મને અંદર થી આમાં કઈક થાય છે એટલે હું એને સુખી નહીં કરી શકું એટલે હું હા નથી પડતો મારા બાપા મારી પાછળ પડ્યા છે એટલે મેં કીધું બાપા હવે હું જાઉં આમાં મેળ પડે એવો નથી એ ન સમજે તમે સમજી જાઓ સારો ત્યારે સ્વામી છોકરો સમજો તો નહી પણ તમે એક કામ કરશો ને કે શું મન છે ને સાધુ નું છે ને ભગવાન સાંભળે તમે માળા કરતા જાવ થોડીક मैं कहते केवी बात करे तूला आोकवा पड़ोज न कवी पड़े एटे तो साधु तारा छोक पर मैंने मारा क्या छठा साची बात न पड़े तो आ करी जो हारो हार नही कहू आग्रह पकड़ाई गए चिंता थी, मुक्त थी આ ચાલી ચેપલિયનનું તમે નામ સાંભળ્યું છે એની બધી આમ ફિલ્મ તમે જો હાસ્યની સંબંધ કેવી એટલી બધી સક્સેસ થાય બોક્સ ઉપર ટિકિટ બોક્સ ઉપર પણ એમાં એક ફિલ્મ રિલીઝ થઈ ને એનો શો હશે અને ખોબ વખણાય ખોબ પ્રશંસા થાય પણ ચાલી ચેપ્લિયન છે ને એ કેટલાય દિવસ સુધી ગુમસુમ જ થઈ જાય બોલે એના ફ્રેન્ડ કેવા હશે એને બધા પૂછ્યું કે તમે આ ફિલ્મ લોકો પ્રશંસાફળ છે એ બરાબર છે પણ હું ઘોર ચિંતામાં પડી ગયો છું કેમ તો આના પછી નેક્સ્ટ બીજી એવી થશે કે નહી આ એક વિશ્વના પ્રસિદ્ધ જે પુરુષો ગણાય એમાંની આ બધી હસ્તીઓ અને ત્યારે ચાલી છે એટલે મને બઉ ચિંતા થાય છે મૂળ વાત આગ્રહ મહત્વકાંક્ષાઓ માણસ ને ચિંતા કોઈ આકાંક્ષા મહત્વાકાંક્ષા ન રાખવી એવું આપણે નથી કેતા ક્યાંથી આ આવે છે કોટા એ જ આપણે જોઈએ કેટલા કારણ આપ્યા બે ત્રીજું જેટલી જવાબદારી વધારે એટલી ચિંતા સાચું કે ખોટું કલેક્ટર ને ચિંતા હોય કાંઈ પરિસ્થિતિ પેલી થાય તેને દોડા દોડી થઈ જાય રાતે સુવા ના મળે ભાગને કેટલી બધી માથાકૂટી કલેક્ટર કરતા મુખ્યમંત્રીને ચિંતા વધારે મુખ્યમંત્રી કરતા વડાપ્રધાન ચિંતા આ મનમોહનસિંહ હારી ગયા ત્યાર પછી રાજ્યસભામાં નિરાય આરામ કરતા સુઈ જતા તોય કોઈ એને જગાડતું નહીં કે હવે એ આરામ કરી બરાબર છે એમાં જ હતું એમાં આવું કોંગ્રેસ થઈ ને પછી સોનિયા ગાંધી કોઈ ન લેવાય વડાપ્રધાન તરીકે મનમોહનસિંહ બિહાર હા આરામ કરતો હતો માણસ હવે એને ત્યાં બેસાડી દીધા હવે કેવા લીંબા લિયે છે નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી પેલી વાર થયા ત્યારે કોક કોક ધોળો વાળ હતો અત્યારે એક કઈ કાળો કાળો વાળ નથી એક પણ હું ફોટા માળ નથી અને જો વડાપ્રધાન ને જો આમાં હાલે ત્યાં ઘોકો વાગ્યો એટલે બધું છે ને જો ને નિરાય હતા જેટલી જવાબદારી વધારે એટલી ચિંતા રે હા તમે ચિમનભાઈ પટેલ નું ગુજરાત નો મુખ્યમંત્રી ભૂતપૂર્વ મરી ગયા એનું નામ તો સાંભળ્યું છે એ મરી ગયા એનો તમને હિસ્ટ્રી કહી દઉં મુખ્યમંત્રી હતા અને એમાં કઈક બે સીટની પેટા ચૂંટણી હતી અને દિલ્હીથી પર દબાણ હતું જીતવાનું અને પ્રેસ્ટીનો પણ સવાલ હતો અને દિલ્હીથી ભારે દબાણ હતું કે એ જીતાવી આપણા પક્ષ અને ચિમન પટેલ દોડાવ દોડી દોડામ દોડી કરતા આવતીકાલે વોટિંગ થવાનું મતદાન થવાનું અને એ ચિમનભાઈ દોડા દોડી કરતા હતા એમાં જ બીપી વધી ગયું ને કંઈક મુશ્કેલી ઉભી થઈ ગઈ લિફ્ટમાં કંઈક લથડી ગયા સીધા હોસ્પિટલમાં દાખલ ગયા એ અર્ધ જેવી અવસ્થામાં પડી ગયા ને ડોક્ટરો આવી ગયા આખો દિવસ સારવાર ચાલે બોમ્બે તાત્કાલિક રાતે ડોક્ટરોની ટીમ બોલાવી એમણે સારવારો શરૂ અર્ધા મને હાથ વાગે છૂટો કરી દેજો અને હાથ વાગે છૂટો કરી દેજો વેલા પાંચ વાગે હાવ ફ્રી કરી દીધું ગયા મરી ગયા બોલ ચિંતા ક્યાં પોચાડી દે એને એક વાર કેપ્ટન બનાવ્યું તો કેપ્ટન બનાવ્યો તો ચિંતા ચડી ગઈ જવાબદારી આવીને તો રમીજ ના શિક્યોર રમીજ ના શિક્યોર ત્યાર પછી ક્યારે રે એને કેપ્ટન કર્યો ક્યારે એ ફ્રી રાખો સંભાળી જ ન શક્યો ધોની જેવો સંભાળી જાય ચિંતા થોડો ના કરી શકે જવાબદારી આવે તો ચિંતા આવી જાય નગર શહેર છે ને બે ઘોડા ઘોડા ગાડી લઈ નીકળ્યા હવે ત્યાં બાજુ ભાઈ ઓટલો બ્રાહ્મણ નો છોકરો ખાવા મળે અને કઈ બીજું નહી ચિંતા એવો માટે હાથી ના જેવો એમને એને કોઈ બ્રાહ્મણના છોકરા જલ્દી કઈ કોઈ કીએ નહીં તે નગર શેઠ ઘોડાગાડી નીકળી તો માળો હે હે ઉભો થઈ અને પાછલું ઠાઠું પકડ્યું તો ઘોડાગાડી ઉભી રહી ગઈ નગર શેઠ આમ જોયું હા તો બ્રાહ્મણ નો દીકરો પણ સાંભળજો નગર શેઠે પછી છે ને બીજે દિવસે ત્યાંથી નીકળ્યા એટલે બ્રાહ્મણના છોકરા ને લે રૂપ્યો ખુશ થઈ એ જમાને રૂપિયો એટલે કે જો તને આવી રીતે હું રોજ રૂપિયો આપીશ પણ એ ન ચાલ પણ છ વાગે રાઈટ છ વાગે બે સમયે સેવા પૂજા થવી જોઈએ થઈ જાય રૂપિયો લઈ જવાનો રૂપિયાનો લોભ પણ માથે શું આવ્યું જવાબદારી આવી ગઈ હવે છ વાગે સાત હવે સાંજના તો માનો થઈ જાય પણ સવારના અહીંયા છે હજી આકાશ મંડળ ને આખી જોઈ રાખે નહીં એમ દીવાબતી કરે પણ મહિનો દોઢ મહિનો જે આમ કર્યું અને પછી ઘોડાગાડી લઈ નીકળ્યા એટલે છેઠે કીધું છોકરા હા હવે ઘોડાઘટ ઉભી રાખી દેતો અરે હમણાં રાખી દો હડ હડ હડ ત્યાં પકડ્યું ઢળ લઈને બીવે ગયો એક નાડા ચિંતા છે ચતુરાય ઘટે ઘટે બુદ્ધિ બળ ને વાન ચિંતા બળી અભાગણી ચિંતા ચિત્તા સમાન ચિંતાથી ચતુરાય ઘટી જાય બુદ્ધિ ઘટી જાય કામ ન કરે બેડ મારી ગયું મગજ નથી કહેતા બળ ઘટી જાય અને વાન ઘટી જાય ચેરો ઉતરી જાય આ તે બધું થઇ જાય આ ચિંતા નું કારણ જવાબદારી આવે તમારે ધંધાની જવાબદારી હોય માથે મૂકી હોય તો તમારે જોવો પછી શું થાય હુંગની ગોળીઓ લેવી પડે એટલું ટેન્શન આવી જાય શું કરશું માલનો ભરાવો થઈ ગયો છે આટલામાં ખરીદ્યો ના તો ડાઉન થઈ ગયું ધંધો સંબાળો છો એને કરોડો અટવાઈ જાય ગયા છે પાછા આવશે કે શું કરશું આનું કેમ કરશું ઉપાધિ થઈ જાય આ કુટુંબ ની જવાબદારી હોય એને જુઓ આ છોકરા કરમ દ્વારા ફરતા હોય પણ એને વરાવી પરણાવી દો એટલે પછી ઘણા મળે ને આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સમય હ હ હા હ પરિણામ હોતા ત્યારે સ્વર્ગ હતું હવે તો ભાઈ વાત મૂકી દો ઘરે ગયા નથી ને રાશન નથી ને ગેસ નથી આવતું નથી કેવી ભાઈ આ તમે આમાં કેટલાય જ બધા હા મેં બેઠા પેલા કેવા હતા હવે બધા જવાબદારી શું લાવે ચિંતા ત્રીજું કારણ ને ચોથું જેટલી આશક્તિ વધારે એટલી ચિંતા વધારે આ સગાઈ ના થઈ હોય ત્યારે બે પરિવાર ને હોય ને કઈ લેવા દેવા ના હોય કદાચ આમ ઓળખતા હોય ને તોય કઈ લેવા દેવા હોય એને ઘરે મરણ થઈ જાય પરણ થઈ જાય જે ખાઈ જાય તો કઈ કઈ લેવા દેવા હોય એક જ બસ જાતા આવતા હોય તોય કઈ લેવા દેવાનું હોય ઠેસ વાગી જાય એકાદ બીજું ગોથા ખાઈ જાય પડી જાય તોય કઈ એને કઈ ચિંતા થાય પણ જો એને સગાઈ થઈ અને એમાં સમાચાર આવે કે હોસ્પિટલ ઉભે પગે થઇ જાય જમતો જ થઈ જાય શું કરવા ને છે એટલે ચિંતા કરી ગઈ હવે ઢલિયા વડકે આટા મારી રાખશે ગરોળી દીવા ફરતો ખરે એમ ડોક્ટર ને દસ વાર પૂછે એ છોકરી નો બાપ ન પૂછે એટલું સવારથી જશે આમ પેલું નથી પણ ચિંતા કરી જાય પેલા ને બીપી ન વધે એને આટલું બીપી વધી જાય આપણે સમજાવવાની કોશિશ શું કરીએ આ શક્તિ જ્યાં આવી ત્યાં ચિંતા આવી જાય એક જણો ઘરે આવ્યો ને ત્યાની પત્ની કે સારું હું તો તમારી બહુ ચિંતા કરતી હું તો ક્યાર નહી તમારી ચિંતા કરતી બોલો કે એમાં શું મારી ચિંતા કરવાની શું પણ કહે સોસાયટીમાં છોકરા ઉભામાં વાતું કરતા હતા ગમણા એક ગાંડા જેવો માણસ બસ નીચે ચગડાઈ ગયો અરે ભલે ગાંડા જેવો કહે જેવો કે પણ આ શક્તિ છે તો ચિંતા છોકરા દૂર દૂર ભણતા હોય અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા કે બીજે જ્યાં ત્યાં ત્યાં પણ ભણતા હોય તો સરસ ચિંતા થાય ધરબડ્યું છે બાબલા કેમ છે પથારી સૂતો હેઠો નહીં પડી ગયો હોય એને કઈ આમ બીજું કઈ થઈ નઈ ગયું હોય ને હુમલા બહુ થાય છે ઓસ્ટ્રેલિયામાં તો છોકરાને તો કઈ વાંધો નહીં આવતો હોય ને કેટલી ચિંતા થાય અરે ત્યાં ના હોય અહીંયા જ હોય તો ખોખડત આવ્યો પિતરું ખોખડત આવ્યો ભાઈ બેઠો આ વેહિકલ કે આ બાઈક લઈને નીકળ્યા હોય તો હેત છે ને આ છે ને પડી નહી છે એટલે ચિંતા થાય થાય ને જ્યાં જ્યાં હોય આ શરીરમાં પણ આશક્તિ છે કે નહીં તો કઈ થાય તો ચિંતા થાય કે નહી આ કેમ થઈ ગયું તો એક બાપા છે ને દુખાવો હતો એટલે ડોક્ટર પાસે ગયા ડોક્ટર અને પછી એ લોકો ડોક્ટર કે બાપા બીજું કઈ નથી આમાં ચિંતા જેવું કઈ નથી ચિંતા કરવા જેવું કઈ નથી ખાલી થોડા હોજા છે બાપા કે તારે પગે હોય ને તો મને કઈ ચિંતા ન થાય બાભા એ જે વાત કરી મુદ્દાની વાત કરી ચિંતા ન થાય છે આ તો ક્યુ શું કામ બાભાઓ બહુ ખરાફ હા એક ડોક્ટર પાસે જઈને બાભાઓ કે ડોક્ટર સાહેબ આ ગોઠણ બઉ હેરાન કરે છે બઉ દુખ્યા છે શું ભલા મા બાપા ને કે અઠ્યોતેર વર્ષ ની અવસ્થા ને લીધે આ છે તું ડોક્ટર ગજબ નો લીધે છે બે પગની અવસ્થા હરખી છે આમું ભાડું દીધું હા જવાબ આપણે આનો જવાબ શું દેવો જ્યાં આશક્તિ હોય ત્યાં ચિંતા જરૂર ચિંતા થાય ત્યાં ચિંતા દસ લાખી ના ચિંતા થાય એક જણ હતો મારે લોભીમાં ફરે આમ ફરે પત્ની કે તમને શું થઈ ગયું છે ઘૂંભળ્યા શું મારો છો હું હક કરીને અરે મારે તને શું કેવું અમે કાંતિભાઈ દે છે ને પાંચ લાખ માગે હાથે હું રૂપડી છે પાંચ લાખ હા મૂકી દો ને એમાં હેરાન થવાતું છે એને ખોલી બારી અને બહુ પાડી કાંતિભાઈ એટલે કાંતિભાઈ રાતે દોઢ વાગે બારી ખોલ્યો હા બેન શું છે તમે મારા ધણી પાસે પાંચ લાખ માગો છો તો આ માગુ છું ને એ એક રૂપિયો નથી દેવો તારા કાંતિભાઈ હવે એ જાગ્યા કરે તમે હોઈ જાઓ હવે નિરાજ સવારે આવશે નહી માગવા શું ભલા માણા ગજબ કાંતિભાઈ ને હવે ચિંતા થાય જ ને પૈસા માં આશક્તિ છે પૈસા તો મરવા સુધી જાય નહીં એક જણો ડોસો મરવા પીડ્યો દુકાનદાર હતો છેલ્લા ગણી ના શ્વાસો પીડ્યો છોકરો ક્યાં કે આ ઉભો બાપા તમારા માથે હાથ ફેરવું તો નાનો છોકરો ક્યાં આજો ને સામે પગ દબાવે તો વસ્તેરો મજલો ક્યાં તો ક્યાં તમને પંખો નાખે અ ત્રણેય અહીંયા તા દુકાન રેઢી ज्या आशक्ति खुर्शी आसक्ति हो है, तो चिंता ना पद भ्रष्ट कर, से, मने कर से, मारे आज राजीनामु पड़े हेतर फै राजीनामु बद ज्या आशक्ति त्या चिंता के कारण थे पांचमू दुख आसक्ति चिंता गोडल नाम मोहंगीबा सत्संगी गुणादित महाराज वक्त श्रीजी महाराज तो पदम पधार तो एम पति नवसान थी गोघीबा ने पी दीको जन्म थो तर गर्भावस्था में हे पी जन्म थो हम ये वक्त अंग्रेजो एक कायदो काटेल જેનો કોઈ વારસદાર ન હોય એનું રાજ્ય ખાલસા કરવામાં આવે એટલે સરકાર લઈ લે એટલે વિરોધીઓ જે હતા એને સરકારમાં ચાડી કરી આ છોકરો એનો નથી આ બધું બનાવટી છે હવે આ તો એમનો જ દીકરો અને કઈ નથી એટલે થઈ ગઈ બબા લંડન સુધી કેસ ચાલે એકલા ભાઈ માણસ વિરોધીઓ ઘણા આ આપત્તિ આવી પડી હવે મોંઘી બા ને ચિંતા કેટલી થાય તમે વિચાર પછી તો આખો પ્રસંગ છે ગુણાતીતા સ્વામી ચાલો રાજ દરબારમાં જાય કારણ કે એમણે ગોંડલ નું મંદિર તરફથી બંધાવેલું છે ગોંડલ મંદિર તમામ રાજના ખર્ચ સ્વામી ગયા લાવો કુંવરને કુંવરને લી આવ અંગુઠો બોલી ચાંદલો લિયો ગોંડલની ગાડીનું ટીલું જાઓ હવે લંડન શું ત્રિલોક ભાઈ આવ્યા સ્વામી મંદિરે પછી સ્વામી અક્ષરવાસ થયા આપત્તિ આવે દુઃખ આવી જાય શું કરો અરે થોડો વખત થયો બે ચાર મહિના થયું છે કે શું છે તમારે મનગ સ્વામી હું નોકરી કરું છું સારું છે પણ કંપનીના કઈ કાયદા કાનૂનો જે પાડવા જોઈએ સરકારના એમાં એને કઈક લોચા માર્યા જે હોય એટલે બધી મને કઈ ખબર ના હોય એમાં કંપની ફસાઈ છે પણ હવે જે હું ડિપાર્ટ સંભાળું છું એને કનેક્ટેડ છે એટલે હું ફસાઈ જાઉં એવી પૂરી શક્યતાઓ છે ભૂલ કંપનીની હું તો ભારતી અને આ બધા એવા કાબા હોય કે આપણે જો ચડી જતા હોય તો છટકી જાય મારા વિભાગને કનેક્ટેડ ને કાયદા કાનૂન આપણને કહેતો કે આપણે તો ભોલે ભાવે ઈમાનદારીથી કામ કરતા હોય આવી પરિસ્થિતિ છે સામે અવાજ મેળવે કે સામે આ જો કાંઈ પણ થાય તો મને જેલમાં નાખી દે કોઈ છૂટવાનો ચાન્સ નહીં આ તો કડક કાયદાઓ છે આજે સામે દી થઈ ગયા મેન મારા ઘરવાડે ખાધું પીધું નથી ઊંઘયા નથી ઉભા હવે આમાં મારે શું કરવું વાતે સાચી જો આકાશમાંથી આવી ભજન કરો ભગવાને રક્ષાય કરી અને કાંઈ નથી બચી ગયા ભજન કર્યું ઉઘરી ગયા છેક છેક પતી ગયું પણ આપત્તિ આવે એટલે ચિંતા હવે નાના નાના બે બાળકો હોય ને એક પત્ની હોય અને એમાં પતિ અવસાન થાય બીજું કોઈ હોય ને એ વિધવા બાય ને હવે પૂછી જુઓ શું થાય સાંભળી લેવું સહેલું છે ત્યારે એક ત્રણ વર્ષ અને પાંચ વર્ષ નો છોકરો હોય એ બાઈ શું થાય હવે શું કરવું એને અંધારું ધોળે દિવસે અંધારું થઈ જાય એની ચિંતા ને તો કેમ આપણે વ્યક્ત કરી શકીએ વિચાર પુરુષ હોય અવસાન થઈ ગયું હોય તો હજી હમણાં દસ દિવસ પેલા એક જણો મારી પાસે આવ્યો મને કે બીજું ગોઠવાઈ ગયું છો મેં ક્યાં પૂછ્યું તમે હરખ થાય ને હરખ થાય ના એવું નથી કે મેં એ રીતે આ બધું ભેડું થાય તો પછી ઓલા ઓલા જેવું થાય ઓયલો ઘેરે આવ્યો ને ત્યાં ઘરવાળી નવા આવ્યા હતા ને એને કીધું તમે રેખડા કરો બાર તો આ હું થઈ ગયું તમને ખબર પડે છે તો હું થયું પણ તમારા છોકરા એ ને છોકરા ભેડા થાય ને આપણા માર્યો તમારા છોકરા એ અને મારા છોકરા એ ભેડા થઈને આપણા છોકરા આ ત્રેખડ કેવી થાય તમે જોવો છો થોડા ચિંતા વિષય છે આમ આપણને આપણને સાંભળીને ચિંતા વિષય છે ઊંધે માથે પડે અને જે ધોવાય માથે નળીયા છાજલા કઈ રે નહીં પછી એને તમે હાથ ફેરવીને કહો એ શાંતિ રાખો હું શાંતિ રાખ એમ શાંતિ રાખીએ રીએ તમે જોશો ને આખા આખા પરિવાર ગળે ફાંસો કઈ નથી મરી જતા શું થઈ ગયું દેવું થઈ ગયું શેર બજારમાં ડૂબી ગયા શું કરે કે ભાઈ જેને આવી હોય એને ખબર અરે વાત સાચી દુખ એવું છે બાપા એક ભગવાન જાણે બીજો કોઈ જાણી શકે આપણને જે વીતતી હોય ને એ ગમે શબ્દ માં તમે કયો અંતરયામી સિવાય બીજો કોણ જાણી શકે એક જણાવો કરી રાખે વારે વારે ફોન કરે વારે વાર ઓફિસ માં હા ત્યાં ત્યાં ત્યાં એને દોસ્તાર ક્યાં હવે પિયર ગયા છે તેમાં વારે ફોન શું કરે છે તો કે મુસીબત કભી ભી આ શક્તિ હે આ શક્તિ હે મુસીબત દુઃખ હોય તો ચિંતા થાય કેટલા થયા છઠ્ઠું કઈ તમે ખોટું કરો પાપ કરો ચિંતા થાય વર્ણ લખી વાત તમે નકલી કરન્સી ની નોટો ખોટી નકલી નોટો એનું બંડલ તમે થેલામાં ભરી વીસ પચીસ લાખ નું આ છેડેથી હામે છેડે નીકળો જ્યારથી તમે આમ કીક મારી નીકળો થાય કે નહીં હે કેમ ખોટું કરો છો કોઈ વાળી નહીં જાય ને કાંઈ પણ પાપ કરો એટલે તરત ચિંતા કરી જાય કોઈ જોઈ નહીં ગયું હોય કોઈ ખબર નહીં પડી ગયું હોય ને જાણતું નહીં હોય ને ખોટું થયું એટલે ચિંતા થાય થાય ને થાય જ સવાલ જ નહી જ્યાં જ્યાં જે જે તે પ્રકારે કાંઈ પણ ખોટું કર્યું પછી થાય જ સાતમું ચિંતા કરવાનો સ્વભાવ હોય એટલે ચિંતા થાય આ છેલ્લું કારણ છે પણ મહાવિશિષ્ટ કારણ છે આ મહાવિશિષ્ટ છે કોઈ પણ કારણ ન હોય ન દુઃખ આવ્યું હોય જાણજો ન જવાબદારી હોય ન કઈ આશક્તિ હોય કઈ ને કઈ બસ સ્વ જ સ્વ જ એનો ચિંતાવાળો સ્વભાવ કઈ રેજ રાખે રેજ નહી ઓફિસર જાય ને તો ઘરની ચિંતા કર્યા એ બધું ઠીક છે ને કોઈ વાગી નઈ ગયું હોય ને કોઈ ઘરે આવી નહી ગયું હોય ને બાબલો ગોથું ખાઈ ગયો હોય પણ ઘરે બેઠા છે ગોથું ખાઈ ગયું હોય ત્યાં નથી બેઠા એને નહીં ખબર હોય એનો બાબલો છે ને કાંઈ બે પણ તરત એ ફોન કર્યો બૈરાને ગમે નહીં શું પણ તમે વાર ફોન કર્યો ન ઉપાડ્યો તો પાસે આઈ તમે રાયડું નાખો ધુમાડા કાઢો છો પણ તમે શું પૂછપુછ પૂછ પૂછપરછ કરવાની હોય અને જો ઘરે આવે તો ઓફિસ ની ચિંતા કરે તાળું તો દીધું છે રાતે ઉઠી ઉઠી ને સિક્યુરિટી હોય બહુ મંજલી મકાન તોય ઉઠી ઉઠી બારીમાં ડોકો કાઢી જવા ગાડી પડી શકે પગારદાર ના હોય છે બધે આપણે રેલ વાટ કરી સિક્યોરિટી પત્ની એરપોર્ટ વાળા પ્લેટફોર્મ પહોંચ્યો હોય રેલવે સ્ટેશન ફોન કરે જો ગાડી આવી ગઈ તો હજી ઉપડે નઈ પેલા બે જા સામાન લઈ લે સલવાર રહી ન જાય અકલ મઠા જોઈ ગયે હા ગણી લેજ કેટલા છેલ્લા છે ચાર હતા ચાર ચાર છે કે ત્રણ છે હજી ટ્રેન થોડીક જાય પાછો ફોન કરાય શું ફોન કર્યો એમ નહી અકસ્માત નો નથી થયો અરે એમ ક્યાંથી થઈ જતો ના થઈ જાય તો મને ખબર પડે એટલે થઈ જાય શું ખબર પડે એને પણ જ્યાં સુધી ઉતરે નહી ત્યાં સુધી લપ છોડે નહી ટ્રેન મુંબઈમાં કેળો છોડે છોકરાની ચિંતા થાય સ્વાભાવિક છે પણ છોકરો પાંત્રી વર્ષ થયો હોય તો ચિંતા કરે પાત્રી વર્ષ ચિંતા કરવાની હોય હે જો કેવા જાય તો અમારે ચિંતા ન કરવી પણ કરવા જેવડો હોય ચિંતા તો કરો છોકરાની કરેનો એનો વાંધો નહીં છોકરાના છોકરાની કરે એમાં તો બહુ દાદા જોયા હોટલે ભવ જો બહુ જોયા દાદા છોકરાના છોકરાની ચિંતા કરે હવે એનો બાપ બેઠો જ છે ઓલરેડી છોકરાની ચિંતા કરવા વાળો તમે હરી ભજો ને હવે એને એને છે એની ચિંતા એ કરે તમારા છોકરાની ચિંતા કરી ચિંતા ન કરે પાછા અમારી પાસે આવીને રાડવી પડે પણ કરવી પડે ચિંતા એ હરા કઈ ધ્યાન દેતા નથી ધ્યાન દે કે ન દે તમે તમે ભગવાન માં ધ્યાન દો એને છોકરા હાચવતા નથી એટલે હાચવતા નથી આવડ્યા કેમ મોટા કી છે એને એને હાચવતા નથી આવડતા તો આને એને યુનિવર્સિટી આવે છે એ બધી વાત કરે પણ મૂળ શું આશક્તિ એટલે સ્વભાવ ચિંતા કરે જ રાખે વરરાજાના લગ્ન હતા વરાજો બેઠો હતો પણ મોઢું હા ઉતરી ગયેલું એને ધોસારો બધા ઘણું હસાવવાનું કરે પણ એ થઈ જાય કોઈ જોક કરે પેલું કરે આમ કરે કોઈ ફિલ્મ નું ગીત બોલે આમાં ગલગલિયા કરે તો તને ખુશી કેમ નથી તો કે જોજો કે લગ્ન એમ કેમ પારતો પડશે એટલે મૂળ કેવાનું કન્યા દેશત ખરા એટલે ભલામણ તું એની ચિંતા કરે છે આ બધો ખર્ચો કર્યો છે પરિણામ છે નહીં તો કે નઈ તમને ખબર ન પડે બે વરવિવાહ નાખ્યા જમાડી દીધા મહેમાન આવી ગયા જાન લઈને જવાની તૈયારી ત્યાં ઈ છોકરીનો ભાઈ આવીને કે જાન લઈને આવતા છોકરી ભાગી ગઈ છે તે આવું થાય તો મારે શું કરવું એટલે આપણે આવું ન થાય ભાગવાનું હોય તો પરિણામ પછી ભાગી જાય એમ ચિંતા ન કરી પર્યા પછી આવું થાય તો હવે શું કરું આને બહાર કેમ કાઢવો હમ બહાર સ્વભાવ જ છે ને એનો કેમ બહાર કાઢવો હવે મગજમાં ઘરી ગયું કે પરણી જાય તોય ભલે ગમે ત્યારે ભાગી જાય નક્કી નહીં કહે હવે એનો ઈલાજ કરો એટલે સ્વભાવ થઈ જાય કઈ મેર પડે ઝાડવા નીચે ઉંદર બેઠો હતો અને બઉ ચિંતામાં હતો રાખીએ ઉંદર ઉંદર આમ બે પગે થઇ આમ આમ ઉંદર ચિંતા કરતો હતો તે એમાંથી એક સસલું નીકળ્યું सलाम उदर मलाम सलाम नहीं चिंता तो जंगल मा, हाथी थप्पड़ मरी मैंने चिंता से क्या मारू नाम नहीं चढ़ा देवा चिंता करने એટલે ચિંતા થાય થાય ને થાય આટલા કારણો છે હવે એના ઉપાયો જોતવાના છે કે ચિંતા ટળે એના ઉપાયો શું આજે સાંભળવા છે કે આવતી વખતે લાંબુ થઈ જાય તો મુશ્કેલી થાય મોડું થવાની બી કે શું ઘરના કે ચિંતા થઈ એટલે એના ઉપાયો વિશે આપણે હવે ચર્ચા કરીશું આજે આટલું ઘણું બોલો સહજાનંદ સ્વામી મહારા બાલા ભક્તજનો જય સ્વામી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 सारी प्रवृतिओ साथे देवदर्शन माटे उत्सवों सतत जड़ाये रह